કે સાક્ષાત્કાર છે એ વસ્તુ શું છે પણ એ અનુભવો છે એ અસર કરે છે જયારે એમ કેવા માં આવે છે કે અસર ના કરી શકે આત્મા નો અનુભવ મળે કામ છે તમારે કાયમ ની જરૂર શું છે દેહ ની જરૂર છે ભગવાન સિવાય કેટલા મસ્કા માર માર કરવા પડે સવાર માં ઉછાતા કેટલા મસ્કા મારવા પડે લોકો ભગવાન ના ચમચા ભગવાન ના ચમચા જેવું કે ભગવાન શું છે જાણવું જોઈએ આ જગત શું છે કોને બનાવ્યું શા માટે બનાવ્યું ભગવાન શું છે બીજી કોઈ જગ્યા વર્લ્ડ માં કોઈ જગ્યા છે બધો રસ્તો આ બધું જાણવું છે પેલું આ બધું આ બધું ડખો એક ભગવાન જુદા એવું તમને લાગે છે કે બધું એક જ છે અનુભવ વગર નકામો ને બધું અનુભવ અનુભવ ક્યારે થાય અનુભવ થાય બધું એના સિવાય કદી જોયતું ના હોય તારે થાય તમે કહ્યું કે આપડું જે અસ્તિત્વ છે એ નિરાકલ છે એ પોતે જ એક આશ્ચર્ય છે કેમ નહી તો પૂર્ણત્વ અસ્તિત્વ નું તો ખબર છે બધાને કે હું છું તો વસ્તુત્વ નું ભાન થાય તો પૂર્ણત્વ થાય આ તો અત્યારે શું નામ છે તમારું રાજેન્દ્ર પુરોહિત રાજેન્દ્ર પુરોહિત ભગવાન ભગવાન એ જ ચેતન એનો અર્થ એક જ હોય ને બે અર્થ ના હોય પછી અવરું સમજાય જુદું હોય બાકી સાચું પછી પિતર નું હનુમાન કઈ રીતે સાધન જ નથી ચેતન જોવાનું કોઈ સાધન તમારી પાસે છે નહી એનું શું સાધન છે હા ચેતન જોવાનું શું સાધન છે એ દ્રષ્ટિ જોઈએ એ જ્ઞાન જોઈએ મળે સાચી કે ખોટી શું થઈ જાય અનુભૂતિ એ અનુભૂતિ બધી પિત્તન હોવાનું માને એવી અનુભૂતિ નહિ લાખ અવતાર સુધી લાડુ ખાયા કરે જયારે અનુભૂતિ થઈ ને એ પરમાત્મા થઈ ગયા પરમાત્મા થયે ઓળખી ના શકીએ નઈ હોય તો આપણે ઓળખી ના શકીએ ખબર પડી જાય કોઈ લાડુ બે મારે પડે અને પાંચ સીટર ઠંડા પડ્યા હોય ને મતભેદ જતો એવો જ હાથમાં નથી તમને એમ લાગે છે હું ચલાવું છું આ બધું કે હું છું હું ઉઠું છું એવું લાગે છે ને ઉઠો તમે કે બીજો કોઈ ઉઠાડે છે ખબર નથી મિથ્યા દ્રષ્ટિ કેમ છે શું નામ થઈ ગયા છે રાજેન્દ્ર છે હું રાજેન્દ્ર છું એ બિલિટ છે રોંગ બિલિટ તમે ધોરણ તમે ચેતન જોગી જઈ શકો નઈ ને ચડાવો છો કે તમે અનુભવ કર્યો તો લેવું તો આજે કઈ રીતે આગળ બેસી રાખી દીધી કેટલી કેટલા આવતા દુકાનો બે હજુ ફોર્મ ભર્યું નહીં ભટક ભટક ભટક ભટક કરે છે સાચું કે ખોટું વેદાંત તદ્દન સાચું કે વેદાંત ને સમજાવ છો તમે વેદાંત ફક્ત રિલેટીવ બતાવે છે શું બતાવે છે એ રિયલ ને બતાવી શકતો નથી એટલે પોતે વેદાંત પોતે જ કેટ ઇઝ દેટ એક જ્ઞાની એમાં વેદાંતમાં રાખેલું છે જ્ઞાની પુરુષો દેખાડી શકે વેદાંત ના ઉપરી એવા જ્ઞાની પુરુષો એ બતાવી શકે જ્ઞાની પુરુષો બે જાતના હોય શાસ્ત્રના જ્ઞાની હોય તે કશું બોલાવે નહી ધ્યાન કરવાનું બતાવી લોન તો હોય માણસ ધ્યાન કરી શકે નહી માણસ અહંકારી માણસ ધ્યાન કરી શકે નઈ ધ્યાન તો નિરહંકાર નું ફળ છે શું ધ્યાન હોવું ખુ છે વર્ણ કર્યું હતું તો બસ ચાલો એને ધ્યાન કરીએ એને જાણ્યા પછી ધ્યાન થાય એવું તમને સમજાય જવું કોઈ પણ વસ્તુ ધ્યાન કરવું હોય તો ધ્યા આપડે થઈએ એટલે દેહ સમજવું પડે શું કરવું પડે ના જ પડે છે તો કોઈ એમ કે બધા જ એવું કે પણ આટલું હા એના પરિણામ આટલું થવું જોઈએ આપડે એમને હેડી કહીએ ની નિર્ધ હોય કેવું ધંધ્રાતી હોય એક નથી આ બાબલો હમણાં હા ખરી કરો તો કેમ મળશે કોઈ નઈ હોય કોઈ ક્યાંથી લાવે આખા ક્યાંથી તે